કબીરપંથો ને ભગતો છે ને એ કબીરપંથ નાત ના જૈન સમજી જાય જૈન સમજી જાય લોકો એટલે આવ્યો પાછો તું કા થાય એક જણ પકડી બેઠા છે એટલે ચાલે દીધું છે પણ બીજા જણ પકડાવાના રીતે અને આ કોંકરો છે ને એમાં બલિવાર ના થાય તો દૂધ દુઃખ થાય છે પછાદ એકલા જોવાય બીજું બારમજૂ જાય એવું કર્યું છે આ બધા કેટલાય વખત ગ્રેજ્યુએટ થયેલા બારમજુ એને ગ્રેજ્યુએટ લાઈન આપ્યો ને અત્યારે તો આ કાળજ એટલો સારો છે કે ધર્મ ના રક્ષકો નથી કારણ કે રખે વાત બધા જતા રહ્યા હા ગાડી ગાડી ગાડી વાળા નેપાળ માં જતા રહ્યા હતા નેપાળ માં જવાબ ના રહ્યા એટલું ધર્મ ની રક્ષા કરેલા મૂળ પુરુષો છે કેમ સુધી કરે નાતા કેમ ભયા માટે સ્થાનિક લોકો વિવાદ થાય એ ગુરખા છે ગુરખા બહુ વધારે ગુરખા પછી બીજા રૂપ માં નહી આવ્યા હોય ગુરખા બીજા રૂપ માં નહીં આવ્યા હોય ના રા રા એક ગુરખા જે ગુરખા તરીકે જતા રહ્યા પણ પછી બીજા રૂપમાં નહી આયા હોય અત્યારે આ જે બધા જોર જોરથી ભક્તિ કરે છે બધી ચિત્રપટાગારી જેસીને એક ગુરખા ના છે તો પોતાને પોતાના મતે દોર નારા છે હા તો જતો જતો એને કઈ બહાર નહી ભાગ જ ન કરાય હા ભાગ જ ન કરાય હા એક વાળી બન કરે ને એવું નહી કરે આ તો આ નહી એવું તો ફર નહી કરે આ તેરા તાકા હા ખંભા પર જોલું તો ખંભા તો ખંભા હા મનેતા કે જે તારી સારી એમાં પરિચય આવેલો જે લોકો થયો તે લોકો ના હજી ગુસા છે હજી ગુફા છે દાદા પાસે બધે વૈષ્ણવ વાળા એવું કે જઈને એવું કેટલાય જઈને કહી રહ્યા છીએ મારી ઉભા અહી તો બઉ કહી રહ્યા છીએ મને કે વાતાવરણ આવું ચાલે છે એવો જ વાતો ધર્શો ને હાથે ધર્મ નહી વાત કરતા હતા એ સાબરા ના દે તમે દાદ કરી દેજો આ કરવું જાતે કઈ હોતી નથી મોક આપડે દેખ નું આવું જેવું નઈ હે પોપ ને તો આવું ના જોયું તો આનો અત્યારે ઓછું છે આ આ ઓ જે આપણે સરકારી ડેમોક્રેટિક છે ને તો સત્ય હોય ગમે તે દાદા મારો વાત કરી દાદાજી નું કેવું દ્રશ્ય આ પુસ્તક વાંચો એટલે કોઈ વેડીએ છપ્પન ડિગ્રી છે સ્વામી ના આપણા વર્ષના બેંક વાર કેવાય હું એ મારે પૂછે એમ કઉ કે સાચો જઈને કે સાચો હોય તો કોણ કહેવાય કે નસી સત્યને સ્વીકાર કરે સમય એના અસત્ય મૂકી દઈ અને આપડે ભંગ પડવા જેવું અને જઈ લો આયાત કરે અમદાવાદ કરે કારણ કે સારી વાત હોય મારા જે વડાયેલા અને આપડે એમ પણ બાળકો મારા જ નથી આપડે એમ કહીએ તમે અમારી ભૂલ કાઢી સાચી મંદિર સ્થાની આટલા વર્ષ ને બધા સ્વીકાર કરી ભૂલે એને જે ગાડી સાચી એને આગળ વધુ જ નથી માર કેવો ચોખ્ખો કેટલાય બાવા ખુ નું એટલે ભણાય ને કેટલાય જગત હશે ત્યાંથી ચારે કરે લોકો કરે છોકરો છેતરોતરે છે ચામ આવી દાગીના દાગીના દાગીના મૂક્યા પછી એવું બીજા દાગીના થઈ જશે ના <tie> ચ <laughs> <tie> <tie> જાગૃતિ નથી લાલ જાગૃતિ તમે જોયેલું અત્યારે સંભાળ માં એવું નથી બાર ગુરબા બો આવું બોલતે કેરા છે કે એને જે ધર્મ મળ્યો તે ધંપુ આયને ને બોલ એમ કહે લે મહારાજને ધર્મ મળ્યો આય ધર્મ કોણ વસ્તુ વસ્તુ સંજોગો હોય કેને ધર્મ કોણ બોલતી ખંગેલા 1000 ગોલાને કાટ કેને બરામમાં એ ડાલિયા એ જાય એને બેર કરે સંતાય દે કર જે મોટામાં છે ના કરી શકે છે એટલી બધી ગોરીબાર ગરસા અને ગોરીબાન ગરસા લેવાનું છે સુધતા બદલે લેવાય સુધતા બદલે કે દવાઈ રોગિત ના હોય મને મને જે રોગિત ને રાહી રોગિત ને અને શારીરિક શરીરમાં રોગ છે દાદાવી સે ખરામ સે ખરામ એ વરેન કે યે આદરા રોગ આ રોગ એક તે દર્દ નથી પામે છે દર્દ નથી પામે છે રોગ ધન પામ્યા પછી આપડે નાશ કરે છે જેટલું નાશ થાય છે એટલા નું રક્ષા કરે છે રોગ નાશ થાય ને પછી તંદુરસ્તી ચોખી થઈ અત્યારે ખોરાક કેવા છે સંભાળો વાતો સરસ વાતો કરતો હોય કઈ ઘેર છે ભરગે પડે તારી વાતો નીકળે ના નીકળે નીકળે જુનો નીકળ્યો છે નવો તો એ ભાવ શું અને આપડે શું ભાવ કરીએ આવું ના હોવું સ્વભાવ જાય છે ને સ્વભાવ ત્યાં જ્યાં જયા સ્વભાવ છે તમારો દેહ નો અઢ્રેસ મન નો મિથ્યાત્ રોગ પેલો મોટો હોય એટલે આપડા મહાત્મા શું કરું છું કે તમને બધા જે ડર છે બી બધા નિર્જા છે આળસ ચાલુ છે બંધ ચાલુ છે નિર્જાય છે સમજો ને આ બંધ ચાલુ તડખવાના બે જે કકડા કરતો હતો તે આત્મા નતો એ ના બરોબર છે ગરમ તો चाज नहीं નવ્વાણું ડિગ્રી થાય હવે એ દાદા ક્રમિક માંથી આવું કીધું છે કે જ્ઞાની નો આશય તું ઠેર પૂરી છોડી જ નઈ તો આક્રમ ની અંદર આપશું અક્રમ ની અંદર કેવી પરિસ્થિતિ હોય માં તો એ જ્ઞાની આશ્રય કેટલા કારણ જે પોતાના આજ્ઞા નથી અનુસંધાન થાય અનુસંધાન થઈ જાય અંદર થી અનુસંધાન એટલે દાદા એવું લાગે છે કે આ સારી વસ્તુ ની અંદર જ્ઞાની પુરુષ જો મળ્યા છે તો આશ્રમ ની અંદર થી ઠેક લઈ ગયા તો એ આશ્રય છોડવાની થી જરૂર છે કારણ કે દાદા એવું બને છે કેટલીક વખત કે આપ પૂછો છો કે બોલો તમારા કસાય બધા ગયા તો જવાબ આ કે બધા ગયા ચિંતા ગઈ તો બધી જ ગઈ પણ બરોબર છે પણ એ ત્યાં સારા ના હજુ ગયા નથી हना कोई अनुभव थो नहीं साता व्यक्ति ना दादा उदय जय आया करे भी बरबर है असाता व्यक्ति जय भारों भार उत्पन्न हो वक्त આ જે કહીએ છીએ કે ના મને બિલકુલ થતું નથી મને બિલકુલ થતું નથી પરીક્ષા અને મથરા ત્યાં કેન્દ્ર નો ઉપયોગ રહે અને બે ત્રણ મથરા હોય ને આ તો જ રાખે ચાં છે નાની બાજમાં નાખો હા અને લાઈવ હતી તે ના ત્રણ સાંજે બાકી ઉપયોગ બે <laughs> ત્યારે <laughs> બીજી બધી સ્પોર્ટ હોવું જોઈએ के निकाल करवा कर कर कर। कई अंदर ऐसी उपयोग पड़े थे? निकाल करो शु तू, करू कर फाइलो निकाल थी जाए आ, ઝઘડો પડ્યો હોય તો ફાઇલો છે અગિયાર મે જ નહીં પણ અગિયાર અગિયાર નું અડેજ નહીં અક્રમ ને અગિયાર નું અડે અહી બારમા નું દહમા માં હોય દહમારે હોય ત્યારે બારમા નો હોય છે કાયમ રહે ને અને બારમું એટલે તો ખીણ ગોસ્થાન ધ્યાનમાં રહ્યા એ એક કલાક ગુણસ્થાન શિક્ષણ મોટલે ધ્યાન એમ ના સર ખલાસીકર दादा कोई जाएगी विस्फुर्जा रहे पद काम लगे आप गई थोड़ा लगे उत्पन्न લખાય છે આપડી આ જૈન જૈન ભૂતગુ એને નીકળેલા સમજાવાનું છે આ જૈન ભૂતગ છે એ નહીં એ નથી ગમવા દેતું એ ગમવા દેતું નથી જે નતું ગમતું તે જ્યાં તિરક્ષા થયા ત્યાં જ તમે દસનીકળી ચોખ્ખું કરશો બધા ડેરો નહિ ગયો અમુક જ જગ્યાએ શું જૈ ભૂદ સમજે તો જૈ ભ ભૂતગ એટલે કાચી વસ્તુ માં પોતાનું દેખાડે માર્ગ માં એ માન્યતાઓ ગાઈ માર્ગ ની અંદર જૈન પૂર્ગે અને તમે એટલા સારું નિવેદ લઈ નાખો જો નિવેદ લઈ નાખો લાગના લાવને જેસ નહિ લાવ દઈએ પ્રેક્ટિસ પડી જાય ને આપડે જઈએ લે પ્રેક્ટિસ થાય ને અને થઈને આ વૈશા દેવ કશે ને 2000 માં આ બધી આલી કરે મતલબ કઈ એમ બી એવો એવો આગ્રહ હતો નકી એવો કે વાને બોલાય તો આમ તો મોખડું અમારા નોકર હે અમારો નોકર હા અમારા એક તો હા કે રિદ્ધાને પાન પાઉં કરવા દીધું બાય ગંદા ભેર કે સગા દૈન અને તાજી પેડી આજની આ તાજી પેડી આ દૈન જે આજની પેડી જમે છે ને ને આને જ ન ફેરશે જંગો ફેરું હા એ પેરે ન કરા કેલામ તેની સંતાડી કે સંતાડી આ તો જૂના છે ને કરતું હા તો આમે ઈંધા તો આમે હે આમે જવા તો છે આમે ઈંધા તો અને આગળ બેન સાધુ છે બધા ચેલા અત્યારે ફ્રી હોય મના છે ને એ બધા ચાલી પચાસ છે એટલે ના ગેડામાં રહ્યો ના પુરામાં રહ્યો એ બધી બધી જયારે વિચાર કરીએ છીએ તારે એ એનો બધો ઉદાર બધો ખબર પડે જો એક વખત માતાના ઘરમાં આડા થઈ જાય છે ને ઓપરેશન કરાવે સવા ના આડા આડા થઈ જાય આડા થયા ગુજરાતી કરો છે કેટલા પાછળ દાદા દરેક હોય તો સારું હોય એવી ઈચ્છા હોય એવી હોય છે પણ એ પછી આપેલું નહીં બતાવી પડેલા બતાવી પડેલા માઇ લઈ લે અમેરિકામાં લઈ ગયા છે નહીં લઈ ગયા લઈ લેવા કે પાસે પાસે કાયદા એ નહીં દરેક વસ્તુમાં આધાર હોય છે ને કઈ નો કઈ આધાર તો એક પ્રશ્ન થાય કે આપડે જે જન્મ્યા એને માટે કયો આધાર दरक वस्तु नो आधार होन्म्या दरक वस्तु नो आधार हो थाए। तो यीतना आप जो जन्म थो यो आधार शुराई कर ઉદયકર્મ એ છે કોઈ સો વર્ષ પૂરા કરે છે આ જે વેરિયેશન માટે આપડે એ ઉદયકર્મ હોય છે ઉદયકરણ હોય છે એટલે ઉદયકર્મ એને જગઈ રાખે છે કશું કરતો નથી કરો પણ એ જે ફળ આપે છે જો કરે નહી કશું કરે નહીં તે છુટકારો થાય અહંકાર કર્યો ને એટલે પેલા તો એ લઈએ કે ઉદય કર્મ ની જે તમે વાત કરો છો ને ઉદય કર્મ પણ જે આધારે અહિયાં જન્મ લીધો એનું ઉદય કર્મ ધ્યાનમાં ખબર પડે ક્યાં મારું ઉદયકર્મ હતું એમ સુધારા વધારા નો અવકાશ કરો એમ કે પોતાને ખ્યાલ આવે કે આ મારા ઉદયકરમ પરિણામ છે તો એમાં કયા ઉદયકર છે જો એને માંડવી ઋષિ નો એક દાખલો છે જિંદગી ભર એને બઉ સારા કામો કરેલા દેહ છોડો ત્યારે પેલા એને પૂછવામાં આવ્યું કે તમારે આ એક પાપ પડે છે વાઘ જો ના થતા રીતે અજ્ઞાન જ્ઞાન થાય તો હાથમાં નહીં કૃષ્ણ ભગવાન કેવા પ્રયત્ન કરે છે ત્યારે એ પેલો પ્રશ્ન આવે કે આ કયો આધાર હતો કે આ સાઠ વર્ષ સિત્તેર વર્ષ સુધી અહિયાં હરિયા પાટી કરી એ ઉદય કર્મ નોંધ હિસાબ જ હોય આયુષ પૂરું થાય ગયા હોય તે બધા ને થવું અને પછી એમાં એવું માન્યું એમાં એવું માનવામાં આવ્યું સામાન્ય રીતે મનુષ્ય સો વર્ષ જીવે એનું લેલો છૂટું થતું જાય એન્ટી રિવોલ્યુશન આવવા મળે રિવોલ્યુશન હતા એના એટલે એ પૂરું ને આ રેકોર્ડ વાગતી હોય એ બંધ થઈ જાય છે ને રેકોર્ડ વાગીએ આપડે પોણો કલાક ની જ્ઞાન તો થાય ને જ્ઞાની પુરુષ ની હાજરી માં આપણને એ પ્રયત્ન થાય કે હવે અંત દેખાય છે જ્ઞાની પુરુષ ની હાજરી માં આપણને એમ ખ્યાલ આવે કે હવે અંત દેખાય છે આમ છે નથી દેખાતો એ ઉત્તમ વસ્તુ છે આ મનુષ્યો ને જે કઈ આગળ આપ્યું હોત તો મનુષ્ય જીવતા જ મળેલા પડે આ તો જીવતા અર્ધમ વાતો છે જ એટલે સદન રહી ગયેલા પડે જો આગળ આ બધું જ્ઞાન એને થતું હોત તો જીવતા જ મેળા મજા ના આવે નફો હોય ચાલ તો આનંદ થાય એટલે આવતીકાલ લોકો છે લોકો આગળ ના જાણ તો કિંમતી નથી મનુષ્ય માત્ર લોકો જાણે છે એને વધી હા પછી વાત કરો કરો તો ઉદયકર્મ છે તે ઓછા થાય ધીમે ધીમે ઉદય ખર ઉદયકર્મ હંમેશા ઉદયકર એટલે ફળ આપવા સન્મુખ થયું એ બરોબર ફળ આપીને જો ફરી આપે તો હું કરું છું એવો આધાર ના આપે તો હું કે આવી વસ્તુ બને અજ્ઞાન ન જાય પણ જ્ઞાન થાય અજ્ઞાન જાય નહી છતાં જ્ઞાન થાય એવું બને એવું બને અંધારું અંધારું ખસે નહી જ્ઞાન અજવારું હોય ને અંધારું હોય શકે અજ્ઞાન હોય શકે અજ્ઞાન ભલે રે પણ જો જ્ઞાન થાય તો પેલા અજ્ઞાન નું કોઈ ઇફેક્ટ ના રે નામ કેવાય કે અંધારું ના રે આ પ્રકાર હોય છે આ પ્રકાર હોય છે બીજી દખલો હોય વચ્ચે તો એની દખલ કે તમે આખા બતાવી શકો કેટલો છે ના આવે એટલે પ્રકાશ એટલે કે જ્ઞાન થઈ જ્ઞાન થાય છે પણ જ્યાં સુધી પ્રતીતિ નથી બેસતી ત્યાં સુધી અજ્ઞાન ખસતું નથી બેસતી અજ્ઞાન ગમે એટલું ધોધો કરીએ પણ જ્યાં સુધી પ્રતીથી બેસતી નથી ત્યાં સુધી અજ્ઞાન ખસતું નથી આજ્ઞાન છે ને લાખો વર્ષથી આરાધના કરે છે જો પ્રતિ ના થશે તો નકામ વાંચવું ના થશે પ્રસિધિ થાય પહેલા માં પહેલી પ્રસિદ્ધિ થઈ ગઈ જ્ઞાન ના થાય તો હતો નઈ પણ આ જ્ઞાન સાચું છે એવી પ્રસિદ્ધિ થઈ ગઈ અને મારું જ્ઞાન ખોટું હતું તો એ થઈ ગઈ આ વાત કરતા નથી લોકો કારણ કે બહુ વાત બહુ એ કઈ રીતે પ્રકૃતિ કરી છે જે બધું આટલા શિક્યો છે આટલો જન્મ છે આ બધું જાન્યો ને જ્ઞાન માં દેખાયું ને એમનો આ જન્મ થયેલો અહિયાં છે આ બધું જ્ઞાનીઓ એમના જ્ઞાન માં જોયું ને એમ જોયું કોઈ જ્ઞાન જોયું તો કયા આધારે એ બધું મારી ભગવાન